આપણે કીધું નથી કરતા પટેલો પણ ચોરી કરતા હશે કોને નથી કીધું એ બધું એવું નથી હું કેવા માંગતો પટેલ એવું નથી કેવા માંગતો એના સંસ્કાર એવા સંસ્કાર માં હંમેશા અલગનાથ તમે રેવા ના જાઓ ને એટલે વાઘરી નામે બીજો ડિફરન્સ નહીં પણ આ ડિફરન્સ હોવા જોઈએ સંસ્કારી હોય વાઘરી નથી આપડે એટલે શું થાય એકાદ વિખવાદ થાય રોજ રોજ ના સાહેબ ના કરી શકે બુદ્ધિજી બુદ્ધિ થી વધુ થઈ શકે તમને કેમ લાગે સાહેબ વિચારતી વિચારતા કરતા કરતા જઈએ તો વધુ થાય ને બધું જીવન જીવતા નથી આવતો સ્વતંત્ર બનાવીએ જીવન જીવવા બધા કેવી લાઈફ હોય છે સ્વતંત્ર પછી પરતંત્ર થવા જ નહીં પડે ફરી પરતંત્ર ના થાય છુટકારો થઈ જવાનો શું કહે છુટકારા થવાના અધ્યાત્મિક ભૌતિક રીતે ભૌતિક આપણે અને નિરંતર સુખ માં રહેવું જોઈએ જીવ માત્ર સુખ ખોળે છે સુખ ખોય છે સુખ હોય છે દુઃખ કોઈ પ્રિય હોય ખરું નાની કીડી પીડી કોઈ પ્રિય થવાય ખરું પૂરું થઇ રહ્યું એટલે દુખ આવી રહ્યું જોબ મળી હોય પણ એક બાબત સાહેબ કહ્યું બધા સુખ હે સુખ ખરેખર સુખ નથી ટુકતો કોઈ જ નોકરી કરવી ના પડે શું કહ્યું સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ પણ શું અને કાયમ ના તમે જુદા છે નોકરી કરનાર જુદા છે આત્માની ઓળખ કરાવું પડે એનું ભાન થવું જોઈએ વાત ચાલે છે એટલે તમે જુદા જ છોક્ટર છે બે જુદા જ છે કોણ કરી રે છે દાદા ભગવાન દાદા ભગવાન તો હું ને તો આ એવી વાતચીત કરાદા ભગવાન ક્યાંય છે ડોરેલો છે તમે શ્રોતા છો હું નાતા ધતા છું વચ્ચે નોંધ બોલાય છું તમારી ઓરિજિનલ ટેપ ક્યાંથી આવે તમારી ઓરિજિનલ ટેપ ક્યાંથી આવે ત્યાં તો પછી આક્રમ વિજ્ઞાન છે અવિરોધાભાસ બુદ્ધિ ને ગાંઠે નહી કોઈ પણ ગમે તેવો બુદ્ધિ થકી દેઠે થાકી દે શું કારણ મારા બુદ્ધિ બિલકુલ છે નહી બીજું એક શાંત પણ પૂરતું બુદ્ધિ નથી એ બુદ્ધિ છે તમારામાં બુદ્ધિ ના હોય એ સચ્ય છે કારણ કે તમે ક્યાં બોલ છો તમારી ટેપ બોલે છે તમે એમ કીધું ને કે તમારામાં બુદ્ધિ ના હોય સમજી શકાય કારણ કે તમે ક્યાં બોલો છો ટેપ બોલે છે તમે ખરેખર બોલતા નથી પણ સમજાવું ક્યારે વાતો કર્યા રિયલાઈઝ થવું જોઈએ સ્વતંત્ર કેટલાક આવતા ની પૂરે જાગ દર્શન થાય દર્શન થયા અમે કહીએ પણ દુઃખ તમને નહીં થાય નહીં જોખમદારી અમારી સ્વતંત્ર પણ જાય નઈ એની જોખમધારી અમારી ધંધો નહી હોય એટલે બધું ધંધાળવાની એટલે જો લાભ લેવો પૂરો કરી દો જે બે ભાન પણ એ ના માણસ બે ભાન પણ આમાં કાતું પાસું ચાલે કરે અહિયાં બસ પંચે માણસ છે એવા કાતા બોટા બધા અહિયાં બહુ માણસ કમ્પ્લેટ જગત માંગત્યે થવાનું ખરું પોતાને સ્વતંત્ર દેખેટ થવાનું ખરું પ્રગત્ય કરોડો અત્યારે ઠીકવાનું પડે અને આ લીફ માં બેસીને થવાનું શું કરવાનું એક આખો કર્મ જ ના થાય ને કર્મ જ ના થાય એ બેન આખો કામ કરે થોડો કર્મ એને બંધાય ને એને ના બંધાય તારે બંધાય ગયો નહીં લાભ જાય બાકી સંશોધા હોય ને છોડે ને લાભ હું તમારે કઈ છૂટીએ જે લાભ લેવો હોય તો લેજો તમારે કઈ છૂટ્યા છે આની દુકાન છે તે ખરાબ છે માણસ પૂર્ણ થઈ શકે નહિ એટલે પોતે ભગવાન થયો નથી દાદા ભગવાન નમસ્કાર કરુના નામ જુદા પણ વર્ષે જગત આખું શું છે એ બધું મને એમના થ્રુ દેખાય શું થાય મારે પોળાહુ કરવી પડશે નહી કરવી પડે ઇન્ડિપેન્ડન્ટ પણ આઈ ગયું છે પણ પોળાઉતિ કરવું પડશે ને ના કરવું પડે સત્યાવીસ વર્ષથી ટેન્શન ને નથી સત્યાવીસ વર્ષ નવ ટેન્શન ચાર ડિગ્રી કરવી પડશે તમારે બે ચારે છે ત્રણસો છપ્પન છે અંદર જે પ્રગટ થાય એ દાદા ની ત્રણસો ને છપ્પન છે મારા માં તો ત્રણસો ને અઢીસો ઉપર તો આપડા ઇન્ડિયા માં દરેક માણસ અઢીસો ઉપર છે દરેક માણસ હલકી રાખતો હોય તો ગજવા કાપતો હોય તો અઢીસો પર છે અને રેગન દોરસો પર છે હલકી રાત તો એમ કે પૂર્વ સમજાય કેવાય પૂર્વજન નામ જરૂર નહી પૈસા લક્ષ્મી ના વિચાર ઠીક નહિ સર આપણે સરીક છે ઠીક કોઈ ચીજ ની નહિ કેવા આપ્યું નહી એવિડન્સ ની ભેગા થયા પ્રથમ એવિડન્સ ભેગા ના થયા એટલે આજે થયા ને આજે થયો ને